અધિકાર જેટલો હોય એટલો જાય છે ડાટા સુલભ છે સંસારમાં ધારાધારમાં સતુ માં ના હોય એ અત્યારે સતયુગ તો માણસ માણસ ના વિચારે બનાવેલો છે અત્યારે આપડે જે આ વાત કરી રહ્યા છે સત્સંગમાં એતો અત્યારે સત્યુગમાં બેઠી રહ્યા છે ને કે કયુગ બેઠેલા છે હા એટલે કાળ તો માણસ છે ને વિચારો નો કાળ છે ને ખરેખર આ રાત્રે દિવસ રાત્રે થાય રાત્રે કોઈ માંથી અત્યારે સારી સારી મંગાવી લેતું પછી રાત્રે અત્યારે ના લાવે અને રાત્રે બે વાગ્યા સુધી આ રૂપિયા લીઆ બદામ પિસ્તા મીઠાઈ મૂઠયો બધું લીઆો તો રાત્રે પછી શું થાય મેરાયા જ બદલાયા કાળ બદલાય ત્યારેજોગો મહા નું મન વિધરે રાત્રે હોય તો આપડે જેમ કહીએ છીએ કે સડ ચાર થી સડદ છ સુધી જે શુદ્ધ વાતાવરણ હોય हमेशा सत्युग प्रबलगे सवार सत्युग ना रात तक कहवा कही साढ़ જે ના નથી રાજેન્દ્ર દ્વાર શું હોય ક્યાં કરીને પડાય ન અંદર જાણ દેવી કે સારી છે અમુક ને સારી જાણત હોય અમુક ની ખરાબ જાણત હોય અમુક જે પડાવી લેવાની હોય અમુક ને દાન પકડવાની હોય એ ફેરફાર કેમ એ કઈ બાજુ નહીં રહ્યો છે ખબર પડે આપણને ખરાબ કેમ થયું કેમ આવે છે આવું આવો ફેરફાર કેમ હા આરે ભાવ કર્યા શું ઊંધા હા ભાવ ઊંધા છે ઊંધા કર્યા છે આ ઉધી પેલા છે જવું છે અમદાવાદ અને આપડે એ કે આપડે આપડે અમે ભાઈ ને બધી મહેનત આવું જ થયું છે ને ખુશો માર્ગ મળ્યો નથી મળ્યો નથી મળ્યો ને મેરે કરતા નહિ ઓલા ને મેરે કરતા વાગે કસીન બરાબર હા ઓહ મોટા મહારાજ થી બૈરનો વાન કે આ બોલ ઓકે યર ગોસ થી વર્તી સે ઇસકો રટાવે રી થી સેજીની માનો ખાયે કે દવા ન કરાય નિકો કે આજ આના બહોમાં થ એકરેલા એટલે એવી જાનતા નહી ને નહી આનો આપણે ધોરણ જુઓ નથી આપડે હવે આપોરણ પૂરવા અંતે હવે એટલું જઈએ નદી મોટા દે ઉછે મુ આપડે પામે કુદર્શન એવું કે પોતો મારે જવાના છે અને દ્વારસ ખરાબ હોય ખરાબ કામ ના કરવી રીતે આપડા લોકો બીજા શબ્દો માં શું કે નિયત નિયત એટલે કઈ વાત થઈ ગયો એટલે આ નીચે બનાવ બને એટલો પ્રયત્ન જેવો એ તો નહીં દરિયામાં કઈ ભોળાવી પૂર્વક આ બાજુ કઈ શકે ખરો કે નહિ જાગૃતિ જ્ઞાન માં રહી જાગૃતિ પૂર્વક પુરસ્ત આ બાજુ શકે જ્ઞાન કે બે સાધન નબળા ના કરે એક મિનિટ પેલા ખોટું કરો ખોટું ખાવાનું આટલા બધા પૈસા બરકત તરફ ખુદા ની બરકત હે ને તો જયારે ખુદા તરફ ધ્યાન રાખ્યો ને ત્યારે પૂરા બરકત આવે ખુદા તરફ જવાનું નથી છોકરા તરફ જવાનું છે તરફ જવાનું છે ખોટા તરફ જવાનું ના બરકત ની હા બિલકુલ ભગવાને કઈ ક્યારે કરી રહી બસ બેભાનપણે કયા કઈ છે તો શું જોઈ ભાન આપડે કઈ કઈ તાકીય તો બેભાનપણે ખેંચાઈ કઈ બાજુ ઊભે હશે બીજે રસ્તે નઈ તો લાગે કઈ ના હંમેશા એને રિટરાગ કરું ને એટલે એ હું જન્ડર વાંચ્યો છું જન્ડર લોકો ની આત્મા એક સેકન્ડ પણ તું આત્મા થા ને પછી આત્મા એવું બોલ શું કેશું એક કલાક તને આત્મા કરીને પછી આત્મા બોલાડે કેવું ભગવાન શ્રીકર ઉંઝા જેવું લાગે આ નથી આ પ્રમાણ છે બે હજાર લાખ થાય એ બોલતા પકડાય વધારણ સસ્તું થાય નહીં લીધું કેમ નહિ જ્ઞાને કાંઈ જાય જ્ઞાને કાંઈ જાય જ્ઞાન કેમ કરી જ્ઞાન એવું કે છે આ બીજમાં બધા મોટું બીજ થાય છે એટલે બધી જતું પડી જાય છે અચ્છા અચ્છા જંતુ રેલી એટલે મરી તો ગયું જંતુ પણ આપડે પેટમાં ના જાય મીઠાઈ પણ આ બીજ આ બાકી હોય ના વધારે મોટી વિધાડી માથરી હોય તો હોય તો શું હોય આખી નાનું હેઠળ ના હોય મોટું દેખાય જે જ્ઞાન એમ હવે છે જે જ્ઞાન પ્રસિદ્ધિ કરે છે સપબણ સ્઱લે સિયુંગે સળાાગળીન સૂથણાણાાગે સામામાગે. સમંળ સામાગાગાગે સામાાગાગે. બારી બારા ને ઘી ફે હોય બધી તાગણી કરીને મગર બે બધી તાગણી કરીને બધવા દરવાજા સૂચન તારી માવા છે રાહકે જીલા કે જવાનામાં નવા કે પૂજે ઓય કે હા તો હું થાડ કર તો ના પોતે દુષ્કૃત્ય કરતા હોય છે અને છતાં માં પોતે દુખી થતા હોય અંત સુધી સુખી સુખી રીતે જાય છે આનું શું થાય છે ભલે અંદર ની સૂક્ષ્મ કદાચ અંદર પીસ મળતી હોય કે સુખી ના હોય પણ બીજી જે વ્યક્તિ હોય છે આજુબાજુ ની અથવા એના સંપર્કમાં રહેતી હોય એના ઉપર અસર શું થાય છે કે ભાઈ આ લોકો ગમે રીતે વર્તે છતાં પણ શીખી જ જાય છે કે એને એના જે કર્મનું ફળ અથવા જે શિક્ષા થવી જોઈએ એ આ જન્મ થતી નથી એટલે આમાં દાદા શું થવાનું સંભવ રહે છે કે જીવનના મૂલ્યો ને જે ઠોકર અવગણતા હોય છે કે એની શું જરૂર છે અસત્ય છે કે બીજાનું ગુરુ ના કરવું આપણું હક્કું એ જ આપડે ભોગવવું આપણું હક્કું ન હોય બીજાના હક્કું આપડે ન લઈ જવું એ રહેતું નથી એ બીજાનું એક માપદંડ શું રહે છે સુખ માટે કે સફળતા એ થઈ જાય છે આપણે જે જોઈએ છે એટલે આપણને સુખ મળ્યું છે ત્યારે સાચો માપદંડ નથી હોતો એટલે આ મન નું સમાધાન થતું નથી અને આને રીતે શું થાય છે કે જોવું કે સમજો કે આજે કોઈ વ્યક્તિ એટલે વધતી ગુજરી જતા સુધી ગઈ જ્યાં સુધી એવી ને એવી સુખી રહ્યું તો એના જે નિકટ ના હોય છે એ પણ એ રીતે તમે એમનો પ્રશ્ન એમનો પ્રશ્ન એ છે કે મારા અહીંયા આગળ જે ખરાબ કૃત્ય કરે એટલે જે આપણે શુભ અશુભની ભાષામાં જેના દુષ્કૃત્ય કહીએ जन कवियोगी समझे समझी अत्या એટલે કરી છે માંસ ઘૂટાય છે માં પડી જાય છે છતાં સારો છે એ કર્મો કરે છે એ તો એનો પતાવતી કોણ હોય ફળ આવે છે આની વાત આ પેલા ફળ ભોગવી રહ્યો છે પાસ ના ફળ ભોગી રહે છે નવા કર્મ કરે છે આપડે ખરાબ ભોગવતા હોઈએ અને આવા કર્મ કરીએ તો આપણે આપણને મનમાં હિંમત રહેવાય કર્મ જ ના જે દેખાય છે એ કર્મ જ ના કેવાય કર્મ સંયોગ સંયોગ વચાત ના હોવાથી સંયોગ વચાત ના હોય સંયોગ વચાત એ કર્મ નહીં એ પર્વસ્થા થી કરવું પડે છે પ્રસતી પરણે કરતા સંયોગમાં બધા સંયોગો ભેગા થયેલી થાય તે માટે એને શું નોકરી લેતી વખતે આ સારા માણસો હોય મને એમ થાય કે મેં કેવો દબો ફૂટકો કર્યો મારો બીજ નાખ્યું નહી તમારે બીજ જ ભરવાનું નહીં પછી રહીશું અને જે છે એ ઇફેક્ટ ભોગવી રહ્યા છે આ અને જ કર્મ કેવાય જે દેખાય છે એનું નામ કર્મ પર કર્મ છે નહી તમારામાં અને આ બધા કર્મ ફળ કેવાય આ કર્મ ફળ નું જગત કર્મ કે ભ્રાંતિ વાળા કર્મ ફળ આવે જગત ના ભ્રાંતિ ના આધારે ક્યાં આધારે એક માણસ એક માસ ખૂન કર્યું તો જગત શું કે આ જ ગુનેગાર છે એ ખૂન થયું ત્યાં આપડે શું કે છે કે એને મારી નાખ્યો એની પાસે તો કેટલા વિકાસ થાય ત્યારે કાર્ય થાય એ વાત સુક્ષ્મ રીતે જોતા એની પાસે જે કારણ હશે આ જે વાત કરીને આપે એ બરાબર છે કે અત્યારે જે કઈ ખૂન કરે છે એના કઈક સૂક્ષ્મ કારણો પૂર્વ હોવા જોઈએ એ વાત બરાબર છે પણ અત્યારે સમાજ ને બઉ જ કર્યું બુદ્ધિ પહોચે નહી તમે તમારા જ્ઞાન જાણી ગયા આ સમાજ પણ ઊંધું કરશે તો તમે એને એને સારું કરવું નહિ માનો એનું હિત બગાડી રહ્યો છે શું થયું બરાબર તમે ઊંધ નહી કરો મનુષ્યો છે તેના માંથી મારી માણસ પણ મુશ્કેલ છે પણ એ તો બીજા જન્મ માં તો બાર છે આપડે કહીએ ઘણા માણસો હું કઉુલાલ છે બહુ સારું બઉ સારું આઠ વાતો બાર નીકળ્યા છોકરા મારું બહેન કે મારું મારું ડ્રાઈવર નીકળે લોકો બીજ પડે છે બીજ નાખે કે પોતે સ્વતંત્ર એટલે પોતે સહયોગ નઈ પોતે ફાળેલું બીજ નાખે આ હારી નાખે ને ખરાબે બાવીયા જાય છે અને પછી હું આટલો બધું બાવળિયા તમે હું પેલા કઉ છે વાગ માં શું ચોર છે એની ભાષા પરિભાષા આવી છે એટલે આપણું પ્રોજેકશન છે પ્રોજેકશન આપડે સગાઈ નામે કોઈ જાત છે નહીં જેમ જાનવર માં સગાઈ નથી એવી મનુષ્ય માં સગાઈ નથી પણ મનુષ્ય એ બંધારણ માંથી છે એટલે સગાઈ દેખાય છે એમાં બધી સગાઈ તો આ લોકો સામાજિક બનશે ગોધવા કોના કરના ઉમે ગોઠવે આ જાનવરો સમાજે પણ એને ગોઠવું નથી સંસારી પણ મોટા વરસાદ થયા બાપ હું કંટાળી ગયો બધું આટલો બધો લંગર પહોંચતો એવું ખબર જ નથી ને એક બહુ હાલું કેટલું લંગર પહોંચતા ભાઈ હોય બધું હોય કઈ અમે શું નામ પાડીએ તમે હાડા પાડજો હારી પાડજો હાડા વેડી પાડજો પાડો ને નામ કહે ને પણ આ તો પછી હવે શું નીકળાય છે આખો વર્ગ સમય લો છે પણ આ લોકો ને શું કરવું પડે એ રીતે મનુષ્ય નું ભી છે આખું મનુષ્ય એટલે છે આ તો સગડે માને લીધે સગડી વખત ડ્રાયવર્સ થાય તો આજે મારી વાત ચોખી ચોખી વાત હું સમજી ગયેલો એટલે મારી મને તો અમારે રાગ રહેલો વાત ચોખી શું છે સમજી ગયેલો તો શું છે આપડે તો બીજ ના નાખવાનું આપડા જ્ઞાન લીધા પછી બીજ નાખવાનું છે જેનું જ્ઞાન સંસાર માં તો એકદમ બે બે ધોલો મારી ગયો પોતે ક્ષમતા ઉપાય છે એવું બીજ નાખવા જરા ઉપાય બંધ થાય તો એનો ઉપાય જાણવો જોઈએ તે ઉપાય જે છૂટેલા હોય મૂક પુરુષ તે બતાવે અને તે શા બીજા બધા ઉપાય ખોટા જે છૂટેરા હોય તે બતાવે હિસાબ પૂરો કરો છે અને એક બાદ હિસાબ વધારે તમને એવું લાગતું નથી મૂલ થાય છે આ સંસાર નો એક પરમાણુ અમે વિચાર બાકી રાખ્યું નથી પરમાણુ રાખ્યું છે કે આત્મા અને પ્રકૃતિ ના ગુણો તંત્ર ભિન્ન છે જયારે આપણે કહીએ છીએ આત્મા પ્રકૃતિના માધ્યમ નો તો ઉપયોગ નહી જ કરતો હોય ને આત્મા કોઈ નો ઉપયોગ કરે નહી આત્મા સ્વતંત્ર છે આત્મા પરમાત્મા છે એને કોઈ ઉપયોગ તો નહીં કોઈનો છે તે હેરબેક હોય નહિ એને પોતાની પોતાની અનંત શક્તિ છે જેનું બોડી જ્ઞાન છે પોતે જ્ઞાન છે વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન હોય અને જ્ઞાન આ શાસ્ત્ર કરવું પડે અને વિજ્ઞાન આપ્યું છે આ કોઈ મારફત લેવાનું રહીશ માં અંતર નો અવાજ આવે છે મઈ કરવા આપણે આત્મા નક્કર છે ભાષા હોય કે વિચારો કે એમાં કઈક માધ્યમ છે જયારે આપણે જોયા કરતા હોય પ્રકૃતિ ને ત્યારે એ છે તે આપણે દ્રષ્ટિએ દર્શન તરીકે આવે जय प्रकृति ने अपने जोताइए दृष्टा तरीके जोता, जोता है बराबर है जये ज्ञाता थे तो वक्त प्रकृति नु कई मध्यम कई विचार हो बीजू कई गुण એનું માધ્યમથી આપણને આવે છે આ બુદ્ધિ એ પોતાનું આરોપણ છે કે શું એટલે આત્મા સિવાય અહીંથી જાણ કરવું પડે ઉત્તમ થયેલું નાતા હોય તો આત્માના જ ગુણ એવું એટલે પછી હવે આ જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતના રહેવું પ્રકૃતિ નું કોઈ પણ માધ્યમ કે સારો લીધા વગર દ્રષ્ટા તમે તમારી પાસે સમજા છો આપડે અંધારા માં બેઠા હોય અંધારા કોઈ બગીચા બેઠા હોય અભાજ થાય આવે એટલે એક ભાઈ શું કે કઈક છે પૂછ્યા પણ શું છે શું થઈશ ભાઈ કઈક છે એ દ્રશ્ય આપણું શું થયું કઈ છે અને પછી તમારે આપડે ચોક ગયા એ બાજુ તરફ તો તમે કયું ગાય છે આ તો તમે કયું ગાય છે બધા જણ કઈક છે એ દસ અને આ જગત નું જે જ્ઞાન છે એ તો એક પ્રાકૃતિક જ્ઞાન છે તો જ્ઞાન છે સમજ એને અજ્ઞાન કહેવામાં આવે કેવું આવે અજ્ઞાન સદાય અજ્ઞાન નહીં પણ જ્ઞાન કયું ભગવાન જ્યાં પિકા એ પોતાનું જ્ઞાન છે ને કે જગન્ના રોપાન કોની અજ્ઞાન કઈ કઈ સાપેક્ષાથી આત્માને જ્ઞાન નહીં રહે જગન્ના રોપથી જ્ઞાન છે આ મારો સસરાધાન જ છે એના કહેવાય પણ એ જ્ઞાન કેવું બુદ્ધિજન્ય બુદ્ધિજન્ય જ્ઞાન આત્મા સિવાય કોઈ જગ્યા એ જ્ઞાન કે લાગણી કોઈ છે નહીં કોઈ જગ્યાએ કોઈ જગ્યા એ હોય શકે છે દર્શન માં આવ્યો પ્રતિક એટલે કઈ સેવ લાગ્યું તમને લાગ્યું કઈ સેવ લાગ્યું અને પછી આ છે એવું લાગશે ત્યાં જ્ઞાન જે હેઠા બંને થાય ને તારે મારી પેટી હડું નહિ તારે ખબર પડે છે કે સારું આ તો ન હોય વિચાર તમારે મારી પેટી નું અડધું નહિ આમ કે પૂછે છે કે જતા હોય અને ગાડી લઈને જતા હોય અને આમ જોઈએ જંગલ માં બધા ગાડા જોઈ લઈએ બધા ધારામાં આત્મા સ્વીકાર કરીએ આત્મા દેખાય એ બધા આત્મા દેખાય છે એ સામાન્ય ભારે જોયું કહેવાય કેવું કહેવાય સામાન્ય ભાવે આ સામાન્ય ભારે જુએ એ દર્શન કહેવાય અને વિશેષ ભાવે જોઈએ જ્ઞાન વિશેષ ભાવ જુએ હા તો આભાર ગયો ને એટલે સામાન્ય ભાવ જોઈ એટલે બધા ધંધા મેડો આમ થોડા બધું થઈ ગયું છે જરૂર હોય એટલું કાળ શાખની ડિચારી ના જરૂર હોય ના દુધી પણ મોટા મોટા ડાક્ટર સાહેબ થાળીમાં જમ્મા દો તમે આ લીધું એનો આધાર મને આપો તો તમે ડાક્ટર મે વધારે ના લેતા હ બધા લેવું ઓછું દેવું મારા હાથ ની સત્તા કે સો ના આધારે તબેલો હતો એ તબેલો હતો જેના આધારે વર્ગમાં મારે એકલા ની પાસે છે કે તેના આધારે એ પોતે લે મારે ગપુ મારે ભાઈ નો સ્વભાવ એવો કે કાયેલો ના દેતા લાવશે થોડું ખાધું ના ખુ મારે ત્યાં આધારે લાવી ત્યાં થોડું આ તો પૈસા કમાય છે તે લુખી ના નઈ તમારા એટલા બધા એમને પૈસા ક્યાં નથી બુદ્ધિ થાય પૈસા માટે નથી પૈસા નથી કોઈને કહેવા હોય દુકાને સુખ આપ્યું હોય દુકાન લક્ષ્મી હારે વાપરી હોય તેના ફગે લક્ષ્મી ગજા લઈને ફરશો હું ગજાર લઈને ફર ત્યાંની પર પૈસા આવશે બે લાખ મલે કાજુ એક ચોલો ઓછું દુનિયા જોડે મંજુ બેન પૂછે છે જયારે નિર્વાણ કોઈ નું થાય છે ત્યારે એ ચેતના વિશ્વમાં પ્રકાશ થઈ જાય છે એટલું જુદી સમસ્યા સુધારી પડે છે આ બધી આગળ બાવાઓ ને ક્યાં સમજ પોતાને ના પડે એટલે આવું હોય શું એમ નાખી દેવાનું મળી આવ્યા ઓપરેશન કરી ના કરશે મારા પેલા તો ઓપરેશન થઈ પડે તો દ્વારા ઘેર બેઠા મળે છે નજીકદાર લોકો છે ગાડીમાં ગયા કયા ખોટું તમે નાખો તો વીસ હજાર રૂપિયા નું તમારી છે ઘડિયાળ હોય પછી કાગળ આવે કે ભાઈ આવું છે આચાર ના રખાય ત્યારે કોઈ આચાર રાખે પોતે આચારખા માને દરિયામાં પડી ગયું શું એના માટે પિસ્તાલી રાખી એ યાદ અહિયાં ન્યાય વાળી છે એકદમ ન્યાય વાળી છે તમારી દ્વારા ચોખી છે કોઈ નિર્ણય મે